ભગવાન મહાવીર ની પ્રાર્થના કરીએ સ્તુતિ કરીએ અને સિમંદર સ્વામી ની આપણે સ્તુતિ કરીએ પ્રાર્થના કરીએ તો એ બંને ની ફલશ્રુતિ માં શું પડે માવી ની કોઈ હાપે જ નહીં માગી હાપે જ કોણ છે ના જતા પણ માગી સારું બેઠા નમો સીધાર ફળમાં નમો સિદ્ધાનેય આવી ગયો છે મારી ને તો અહીંથી ન કરો એલે બેના ફળમાં એટલો ફરક હોય છે એ બંનેના ફળમાં કેટલો ફરક કેમ નમો સિદ્ધા નમો અરિહંતાનાને નમો સિદ્ધાણ નમો અરિહંતાનાને નમો સિદ્ધાણ આ બંને બોલવા થી બંનેનામાં ફરક શું પડે નમો સિદ્ધાણ ના બોલે ચાલે કેલું બોલવું પડે લોક થાય માટે પેલું બોલવું પડે સિદ્ધાણ ના બોલે ચાલે સજે કયા સ્ટેશન જવું છે આણંદ જવું છે બસ આણંદ આપડા લક્ષ માં રહ્યા કરે મોક્ષ માં જવાનું એ ગતિવાનું તે માટે જરૂર નથી સરકારી હરિહર હોય તેને ગેરહાજર હોય તેને હરિહન પ્રત્યક્ષ પ્રગટ હોવું અપરોક્ષ અપરોક્ષ હોય જે મહત્વ છે આપડા હિન્દુસ્તાન માટે ખાસ મહત્વ ગણાય છે તે સિમંદર સ્વામી તેના પર લઈ જવા અને એમના માટે જીવન અર્પણ કરવો આવે જયશંકર ભગવાન હોય દાદા હોય તો માયા ઘૂસે નહિ દાદા યાદ આવ્યા કરતા હોય કે જયશંકર હોય માયા ઘૂસે અત્યારે માયા ના આવે ને ગાતા પર 24 તીર્થંકર છે શ્રીવંતર સ્વામીને આપણે ભજીએ છે બરાબર છે 24 તીર્થંકર છે કે 24 તીર્થંકરના કોઈને પણ ભગાડે આ કોઈ પણ ભજતા હોય એની અંદર તો એનું ફળ ના મળે આ 24 તીર્થંકરોનેમાંથી કોઈને પણ આપણે ભજતા હોય એ તો એનું ફળ ના મળે કશું ના કરે તેના કે તો કરે એ થા જીમામાં બાંતે સારું ફળ તીર્થંકર નું ફર એ તીર્થંકર મારી ને કરે એ મહાવીર ભગવાન એમના સમય માં તીર્થંકર હતા સમય પૂરો થઈ ગયો તો સિદ્ધ થઈ ગયા આવી સિદ્ધ થઈ ગયા ધંધો અલગ પૂરો થઈ ગયો એક વખતે એમ પૂછે છે સિમંદર સ્વામી ના માટેનું જે આકર્ષણ છે તે વધઘટ થવાનું શું કારણ કોઈ વખત અમને ગણું હોય કોઈ વખત ઓછું થઈ જાય તમારા કર્મ વચ્ચે દખલ કરે છે એવી ઈચ્છા હોવા છતાં તમારા કર્મો દમો અને કેટલાક કર્મો મદદ એ કરે એને યાદ કરવામાં કેટલાક કર્મ મદદ કરેલાયન છે આખે જયા ત્યાં છે કે જામનગરી જામ આપડે સ્વામી નું સ્મરણ કરીયે ત્યારે અશુભ કર્મો ક્ષય થતો જાય નિકાસિત થા ઉડી જાય નિકાસિત અમુક કર્મો જે દખલ કરે છે એમ હિમંદર સ્વામી યાદ કરવા કરવી એ કર્મો ની દખલ બંધ કેવી રીતે કરાય કર્મ નું જોર ઘટે પડતું હોય પેલો પેલો તો આપડે હાથ થાય પછી જેમ તેમ ધીમે પડતું પાણીનું જોર ઘટતું જાય ત્યારે હાથે એવી રીતે ત્યાં ચાલે નહી આપડે લાવી જ ને પાણીમાં કયો મોટો ફાયદો છે ઉકાળેલું પાણી હોય આપડે ગરમ કરીએ પછી કરે પછી માટીમાં નાખીએ કયો મોટો ફાયદો છે કે ગરમ પાણી કરે પાંચ છ ઉપરા આવે પૂછ્યો છે ના ના આ તો આ તો દાદા આમાંથી આ પ્રશ્ન નીકળ્યો છે આ પાણીમાંથી પ્રશ્ન નીકળ્યો એટલે પૂછી જાય પાણી ગરમ કરવા શું થાય પાણી મારવા નથી પછી અમુક કાળ સુધી એમાં જીવો ની ઉત્પત્તિ ના થાય અમુક કાળ સુધી બે કે ત્રણ કલાક સુધી પાછળ જીવો ની ઉત્પત્તિ થાય પાણીમાં એવો સ્વભાવ છે અમુક ગરમ કરી ને પછી જીવો ની ઉત્પન્ન થાય ટાઈમ કરું છું અમુક કાલ સુધી હા હા તાદુ મારા ભે હા એજ વાત છે પાણી પીએ ને થઈ જ ગયા છે એનાથી વિચારો સારા આવે ખરાબ વિચારો ના આવે ખરાબ વિચારણો આવે શરીર ને તંદુરસ્ત લાગે આમ અને પેટ ને વજન ધાદ લાગે ભાન લાગે જેનાથી લાગે બીજી વાત અત્યારે નિશ્ચય થી ગમે તે અંતરાય તૂટી શકે નિશ્ચય થી ગમે તે અંતરાય તૂટી શકે નિશ્ચય થી ગમે તે અંતરાય તૂટી શકે ખરો આપણે નિશ્ચય કરીએ તો અંતરાય તૂટે તો નિશ્ચય ના તૂટે જોઈ લેવાનું શું તૂટે છે ના તૂટે ત્રણ અંતરાય તૂટી જવાનું ગમે જોરદાર હોય તો નિશ્ચય જોરદાર ની જો પછી આગળ હોય તો ચડી દે કારણ કે નિશ્ચય જીવંત છે તેનું જીવંત નથી ઈચ્છા ને નિશ્ચયમાં શું પ્રા અને નિશ્ચય એમાં શું પ્રેમ ઈચ્છા અને તો બધી જાત ની ઈચ્છા ઈચ્છા કઈ વાત ના કરે બધી જતની કરે મોક્ષ માં જવાની ઈચ્છા ની પરમાત્મા થવાની ઈચ્છા મોક્ષ માં જવાની ઈચ્છા કેમ ફાયદો ના કરે મોક્ષ માં જવાની જવાની ઈચ્છા કેમ ફાયદો ના કરે એવો ભાવ જ રાખો ખાલી આવો ભાવ જ રાખવાનો નિશ્ચય તો વીસ કેસે વીસ ની કઈ કિંમત નથી હિસ્સા વીલ ની કિંમત નામનું વીલ કર્યુંલ વીલ પણ કર્યું મોક્ષું ન જોવાનું બધું આપી દીધું દાદા ને પછી ક્યાં રહ્યું આપણે દાદા ને વારસદાર છીએ દાદા આપડે દાદા સિવાય કશું નહિ અર્પણ દાદા કર્યું પછી ક્યાં રહ્યું ભૂલો નિકાલ થાય રાતે વિચાર લગી જાય ના ડગે નઈ તો એ કાર્ય થાય પછી એમને વકીલ મળ્યો વકીલે આવું કરી દે તું થઈ જશે આ નાની છે ને એની કિંમત થાય એવી થતી કિંમત અમૂલ્ય છે નિશબ્ધ છે જેટલું કરીએ એટલું ઓછું છે પછી સચંદ ઉઠાવી લેવી ના નિશ્ચય કેવાય નિશ્ચય એટલે શું કોઈ ડરાવે લગે ને એમ આપડે નિશ્ચય ને ઓળખો છે વાત વાત ને સંકલ્પ તો જીવતો આપડે સંકલ્પ કરાયકાત રહેતી નથી જીવતો હોય તો સંકલ્પ કરે જેને જ્ઞાન ના લીધું હોય તે જીવતા કહેવાય અહી તો મારી નાખીને પછી જીવતો કહીએ છીએ ને મહાત્મા કરી શકે એટલે એનો અર્થ એવો થયો કે મહાત્મા કરી શકે સંકલ્પ કરો મહાત્મા કોઈ ના કરી શકે કરી શકે આપડે શબ્દ બોલીએ સંકલ્પ વાત પણ નિશ્ચય કેવાય સંકલ્પ વિકલ્પ હોય નહી એ વિકલ્પ કેવાય શું અને સંકલ્પ આ મારું છે હું મારું દેવ રહ્યું નઈ એટલે તમારે ના રહ્યું ખરેખર તો કાયમ બાપ થાય કાયમ બાપ થતો છે કાયમો બાપ હોય હા પરમાન ચેમ્પરરી તે ના પીંગળા થાય નાટકમાં થાય પછી નાટક પૂરું થાય તો પૂછાય ધર્મેશ ભાઈ નૌકા મંત્ર બોલી દાદા ભગવાન નામ લઈ અને કાર્ય થશે એવું નિશ્ચય કરવો હશે નહી તો ડગ કામ ના થાય નુકસાન તો કરે જેમાં શંકા પડી તો આપડે નુકસાન બીજા કોઈ ને શંકા ના પડી શંકા થઈ તો શું થયા પડે કોઈ નુકસાનકારક કોઈ હરકત થાય નહિ બાકી આપડે આપણને વાંધો ને બીજા રાખી દુનિયા શંકા કયા કે ત્યાં બહાર આવે પેલા લેતા ડા ખાના પછી પ્રેક્ટિકલ પચાસ હજાર કેવું આ બધા શું થાય દાદા ને મળવાથી ઘણો ફાયદો થાય છે એવું પોતાના અનુભવમાં લાગે તો પછી મળવા માટે નિશ્ચય કરે છે શું પણ ફાયદા ના ફાયદા ને ખબર ના હોય ત્યાં સુધી નિશ્ચય થાય નહી બરોબર પોતાનો લાભ જય સચિવાય પાંચ આજ્ઞા પૂરી પડાય છે ને એટલે હવે કોઈ જાય આરતે નઈ પછી આરતેજ પૂરા મોક્ષ કોઈ જગ્યા જાય નહી કોઈ સાધુવા થાય જાય નઈ કોઈ નઈ એક પણ નોટા વિજ્ઞાન જઈને આવી ઘ ને એમ સુધી જવાય એક બાજુ આ ક્રિયા કરવાની હોય છે સંસાર થી નાસી જવાનું નથી હોતું સંસાર છોડવા સંસારની મોહમાયા બંધનમાં મનુષ્ય જે મતભેદ છે કે એને જે તોડવાની પ્રક્રિયા છે એમાં સમજ પાડશો દહીમાં કાયદો હોય છે મખાન સાસ જેવું ભેગું થઈ જાય ના માખણ ના થાય ક્યારે જુદું પાર જ્ઞાન આ તું છું અને આ જુદું છે પોતે કર્યું નથી આપના આત્મા એ કોઈ દળો વિષય ભોગવ્યો જ ને ભોગવ્યો છે જ્ઞાની પુરુષ છે તો આપણને મુક્તિ નું ભાન કરાવે નહીં મુક્તિ ભાન ના થાય સાચું ચેતન નથી બધા તબન્હા લાગતાલે બારમે ઘરી પરિધે ઇતલે કા બેરી ભરી તાગેરોય કે બેરી જો ચીત બેરી ને ઇત પર ચીત આ હે ના ઇને તંદો જાકે કા મොફો ફોફા દે કોઈ સદદાન તંદો તાપી ને તે એ દોડ દમ કરે કે ડારો નહી દે પછી એકાકાર ના થાય અને તો મુક્તિ થાય એનો શ્રાદ્ધ આપવો જોઈએ શ્રાદ્ધ કેવા આવો જોઈએ પોતાનું પોતાનું કોઈ પણ બાર વસ્તુ મળ્યા સિવાય ચૂપ ઉત્પન્ન થવું જોઈએ બાર ની વસ્તુ પ્રાપ્ત થયા સિવાય સુખું થાય પૈસા પ્રાપ્ત થાય સુખ ઉત્પન્ન થાય જળી ખાવાનું પ્રાપ્ત થાય સુખ ઉત્પન્ન થાય ફ્રૂટ મળે ને સુખ ઉત્પન્ન થાય એનું સુખ કહેવાય ને સુખ કઈ પણ ચીજ ના હોય સુખ ઉત્પન્ન થાય એ સનાતન સુખ કહેવાય કાયમ સુખ જાય ની કોઈ લાગે તમારા પ્રશ્ન નું થોડું સમાધાન થાય છે કેવું છે હાજી અહીં નાખીયે તો ચાલે નહીં તો બે ચાર સુધી ભૂખે મારીએ ની તો ચાલુ જાય ખરાશ જાય આ શ્વાસ પૂરીએ તો ચાલે બે કલાક ડબાવી દીધો તો વિરાશ એતો પ્રયોગ એનો વિનાશ જ ના થાય અને અનવિનાશ થઈ જાય સ્વાદ લાગે જૈન ધર્મમાં ઇન્દ્રિયો પર કાબુ મેળવવા માટે જુદી જુદી તપસ્યાઓ બતાવી છે તો એ બાબતમાં આપનું શું માનવું છે કે બરોબર છે મોક્ષ માટે નથી બરોબર ના પુહા તો માટે બરોબર નથી શું કહે જેને ગમતું હોય એના માટે તમને ગમતું હોય તો ના ગમતું ખોટું નાખે એને ગમતું હોય તો તમે કોઈક બરોબર છે કે નઈ એટલે હું ના બરોબર નથી એવું ના ચાલે ગમતું હોય તો તમે સમજ ને અને તમને ના ગમતું હોય તમે ના ગમે તો વાંધો નથી તમે જ્ઞાની બ્રહ્માન્ડ ના ગ્રહ પૃથ્વી ગ્રહ ઉપર માનવ જાતિ રહેલી છે તો એવા અસંખ્ય બ્રહ્માંડ રહેલા છે તો બીજા બ્રહ્માંડ ઉપર માનવ જાતિ કેમ અને જો હોય તો શાસ્ત્ર કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં કેમ આવતો નથી પ્રગટપણું આ ગ્રહ થાય છે પૃથ્વી ઉપર જ બીજા બ્રહ્માંડ માં થતું છે પછી ભગવાન ને એનું પ્રગટ આ પૃથ્વી ઉપર જ થાય છે કે બીજી પૃથ્વી ઉપર પણ થાય છે ભગવાન અહિયાં જ પ્રગટ થાય છે આ ઉપર કે બીજે પણ પ્રગટ થાય છે દરેક આવી બધો ઉલ્લેખ છે ના હોય વધી એટલા નથી થાય બધું બધાય જોખમદાર યાર ક્ષેત્ર પાંચ ઘર જ છે પાંચ ઘર જ છે મહાવી અને પંદર ક્ષેત્રો માં ભગવાન આપણા જયારે માણસો છે કોઈ જગ્યાએ કહ્યું વધારે જગ્યાએ ઓછું હોય નમો હરિસ્તા રીપુ ક્રોધ માન માયા લોગ કે છે એને હરી રાખે જેને એવું ચહે એવા ભગવાન નમસ્કાર કરું છે હરિહ પછી ગમે તે હિન્દુ બીજું નમો સિદ્ધાર બે હજ સુધી ગયેલો છે બદલામ સિદ્ધ કરતી બેઠા છે એ સિદ્ધ બદલ નમસ્કાર પછી બીજો આવે ભગવાન કર્યો આચાર્ય જોાધ્યાય જે પોતે ભરે બીજાને ભણાવે અરે આત્મા પ્રાપ્ત કરેલો હોય આજના પાછુ જે કાર્ય નહીં આવતા આમાં આત્મા પ્રાપ્ત કરેલો છે કરે નું અપમાન કરે મળે ગયા મળે તો ના કરે આ નમસ્કાર તો ઊંચા ઊંચી વસ્તુ છે બધે પહોચે છે ખાસ ખોલવા જેવા છે પછી નમો ભગવતે વાસુદેવ જે વાસુદેવ ભગવાન નગના નારાયણ થયા એમને પણ નમસ્કાર કર નમસ્કાર જે કલ્યાણ હોય કે બીજા ગમંત બીજા ભાઈ પૂછાય મહાત્મા તો તે વાત તંત્રને કાબુ રાખવાથી કરવું પડે એ બારુંળા પૂછેપો તો આવે જા તે ભઈનો આરા શું કાબુ માં રખે એ પૂ મનને કાબુ માં રાખ મન ને કાબુ માં રાખું છે આરો મન ને કાબુ માં રાખું મન ને કાબુ માં રાખું છે કાબુ મારે તો કે કેય છે પુત્રા ઘણા દે છે કે ખાવાના એના ઉપયોગ પછી ઘણા થઈ શકે ને કાબુમાં રાખી ના એ તો કાબુ છે ને સરેરે ઘર ઘરેની વાત બને કુરાન પરમેજમ છે ઇજ જાય જજ જાય કે સંચળ દેને મનમાં પરમેજમ એક તંચળતા થઈને પરમેજમ જાય તંચળતા થઈને ના તો એને એરે અમેરિકામાં બોલે ઇચ્છા જેવું થાય છે મન સવા સંક છે યાદ ના આવે કે પાંચ હજાર ઘણા કેવું લાગે ત્યાં પોતાને આપડે યાદ છે સાંભળવામાં આવે છે તમે ગાજી માણસ તો મનકાતું છે એટલે મનકાતું હોય ને લાલ તું ને લાલ કઈ લારે જ ને અમરસ ના પગના પાડે છે ભગવાન એવું ના કરે ભગવાન ભગવાન આપણને અનુભવ કરાવે છે ભગવાન આપણને અનુભવ કરાવે છે તો આ લોકો કેટલા સંકલ્પ ભગવાન કોઈ વિશ્વાસ ભગવાન જોગવાન તો પોતાનું સ્વરૂપ છે અરે પ્રકારના શું છે ભગવાન કોને પાક તમારાગત ના ભગવાન તમારું સ્વરૂપ જ છે ભગવાન ભગવાન ભક્ત નો ભગવાન ભક્ત ને વસ થઈ ગયા તો પછી ભગવાન કયા ભક્ત કયા ભગવાન ભક્ત ને થઈ જાય પ્રેમ હોય હોય છે ને ભક્ત નથી ભગવાન થાય નઈ ભગવાન કોઈ ચીજ માંગે નહિ ભગવાન વિકાસ છે કોઈ ચીજ એની પાસે નથી ભગવાન છે ભગવાન ફક્ત હોય આ લોકોને પાણી કઈ ભગવાન જે ભક્ત હોય તો પછી આ લોક માં સુખી થાય એના કર્મ પ્રમાણે પ્રમાણે ગજત પૈસા ભક્ત છે કરે ભક્તિ કરે તો એમાં શ્રદ્ધા ના પણ થાય તોય પણ ભક્ત જે શ્રદ્ધા છે ભગવાન ઉપર એવી ને એવી જ રહે છે તો પછી એને અનુભવ કેવી રીતે થાય ભગવાન ને એને ભગવાન પર ભાઈ લાગતા હોય ભગવાન થયા છે એટલે કેવી રીતના એને અનુભવ થાય ભગવાન એના પર રાજી થાય રાજી કરી નઈ અંદર પડી જાય જે અવરું અવરું દેખાય